માય માઇન્ડ કે છે કે આઈ એમ માઇન્ડ કે મારી બુદ્ધિ કે છે આ બધું જે મારું કે હું નહિ હું હંમેશા મારું ના હોય હું જે મારું ના હોય અને મારું તે હું ના હોય મારું બધું પુધ્ધ મારું બધું મારું અને હું બે દુદું જ હોય ને એટલે હું એ ચેતન છે અને મારું એ પુદ્ધન છે मैनेवे मैंने आ घड़ियाल मरी से जय कू वक्त हूँ जुदू पर मैने अनुभव પણ આ તમે મારું નથી અને મારું છે હું છું અને આ મારું છે એ પૂરેપૂરો ભેદ પાડી તો શક્તિ વાત નથી તમે એ અમારી પાસે કામ હોય એ આપણી પાસે જ્ઞાની પાસે હા તમે નાખ્યું એ અમારું કામ જો એટલે અમે તમને જુદું પાડી આવીએ અને આ તમારું અને આ તમે જ્ઞાની નું કામ નહીં જ્ઞાની જ્ઞાની ભેદ વિજ્ઞાની ભેદ વિજ્ઞાની જ જાણે ભેદ વિજ્ઞાની જ જાણે થાય કે જેનામાં બુદ્ધિ બિલકુલ છોટો ના હોય તો જ ઉત્પન્ન થાય બુદ્ધિ નો છાંટ બુદ્ધિ જાય બિલકુલ બંધ થઈ જાય જયારે ભેદ વિજ્ઞાન ઉત્પન્ન થાય એ તો દાદા અમારી આખી દુકાન તમે સાફ કરી નાખવાની વાત કર્યો અમારી દુકાન તો બધી બુદ્ધિ ના આધારે ચાલે બુદ્ધિ જયારે થાય બુદ્ધિ ભાવની છે અને પોતે પોતાના ભાવમાં રહે છે એટલે ભેદ વિજ્ઞાન થતું નથી બુદ્ધિ આપ સમજ માં આવે બુદ્ધિ ની વ્યાખ્યા હું તમને કઉ બુદ્ધિ એટલે ઇનડીરેક્ટ જ્ઞાન અને જ્ઞાન એટલે ડિરેક્ટ જ્ઞાન બુદ્ધિ એટલે ઇનડીરેક્ટ જ્ઞાન ઇનડીરેક્ટ એટલે શું કે આપડા સૂર્ય અહિયાં હરીફો ભૂગ્યો હોય અને હરીફા પર સૂર્ય લાઈટ સિરેક પડે અને હરીશો આમ માપો ગોઠેલો હતા લાઈટ એટલે જસ પડે રસ પડે લાઈટ હરીસા નું પડે તે બુદ્ધિ કેવાય સૂર્ય નું લાઈટ હરીફામાં અહંકાર ના થ્રુ છે તે લાઈટ આવે છે આત્મા આત્માનો પ્રકાશ અહંકાર ના આવે છે એ બુદ્ધિ છે અને ડિરેક્ટ અહંકાર ઉડી જાય બુદ્ધિ ઉડી જાય અહંકાર ઉડી જાય અહંકાર બુદ્ધિ બુદ્ધિ આખા જગત ના બધા પણ અહંકારી જ્ઞાન એ તો હું જાણું છું બુદ્ધિ મજા આવે નારો જે છે એસુલ્યુટ થયો નથી ત્યારે એસલ્યુટ થાય થાય છે નહી તો તાર એ પોતે જ નહી છે હું બસો ને તે પોતે નહીં છે આપણે જ્ઞે નહી કેય છે શું છે જીનુભાઈ પોતે જ નહિ છે હું જ્ઞાન છે જયારે પોતાને પોતાને હું જુદું પડી આપે ત્યારે ખબર પડી જાય બેન આમ તો જ્ઞાતા બે એક જ થાય નેતા બે જુદા જ હોય દ્રશ્ય અને દ્રષ્ટા જુદા જ હોય કાયમ માટે તો આત્મ જ્ઞાન એક નય સ્વરૂપ જ્ઞાતા સ્વરૂપે તમને સ્વયં પ્રકાશ જયારે લાગવાની વાત છે તો સ્વયં પ્રકાશ ખુદ જ્ઞ અને ખુદ જ્ઞાતા એવું બંને ના હોય શકે तत्व ज्ञान पावात है आत्मा सापेक्ष बात है अज्ञा सापेक्ष बात कहते हैं के શું ઉપાદેચ ભગવાન શું કેવું છે ઉપાદેય શું કરવા આત્મા ને કે થયા ભગવાન સાથે જ વાત છે લોકો ને સમજવા માટે શું કરવું પડે કે જાણવા જેવું ને અજ્ઞાની શું જાણવા જેવું ચકાત્મા એટલે નહીં કરો ગરી આત્મા હોય ને આત્મા જ્ઞાતા જતા ભાઈ મૂળ સ્વભાવ સ્વરૂપે મૂળ સ્વરૂપે જ્ઞાતા જતા હોય પણ આ અપેક્ષા અહિયાં નહીં ગયો અને હે શું કયું હેન્ય પાપ અને બંધ આશ્રમ આ બધા આ બધા આ બધા હે ગયા ઉપાધ્યાય માં શું કયું પુણ્ય બંધ્રા બંધ અને એ જતે આપડા એમાં ગયા હે પોતે જ્ઞાતા પોતે જ્ઞાતા છે ભૂલ વસ્તુ પોતે જ્ઞાતા જતા સાપેક્ષ વાક્ય છે આ એક વાક્ય લઈને લોકો ઊંચાયા કરે છે વાક્ય લઈને ઉંચાયા કરે લોકો સાપેક્ષ વાક્ય છે વસુબેન જાણકાર છે એને આત્મા જાણવાનું શું છે જય નથી ગયા તમે મારે તો આ માર્ગ આપની પાસે જોઈએ બેન તમે હાથમાં આપી દઉં મનુષ્ય તો મારો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો જશુભાઈ થઈ ગયો ભગવતું ખબર વધારે હોય ને વધાર વધારે ખબર હોય ને અશુભ કર્મો વધારે લઈને આવો સાથે શુભ કર્મ વધારે લઈને આવો એ શુભ ને અશુભ બંને તમને ભોગવવા પડે એ વાત સાચી પણ એ શુભ ને અશુભ લઈને આવ્યો હોય शुभकर्म उपार्जन करू हो तो भोगवती वक्त आत्मा प्रती है मार, मार्ग न हिसाब बात करो तक आद्रम अर्ग अस्पताल मेरी मरा जो समाज असवाद हरकत नहीं તમારે લીટ માં બેસી જવાનું કઈ મહેનત નહીં કરવાની સ્વરૂપ માં બેસી રહ્યો આત્મા કર્મ નહી બંધાયો છો ટૂંક માં વધારો હોય તો પુણે સારા બંધાયબીબ માં પણ અહીં તો બટવી બી પાસે સાથે તમારે જાગૃતિ ઉત્પન્ન થાય ત્યારે થાય નિરંતર જાગૃતિ ભવિષ્ય એક લગ્ન જાગૃતિ કદાચ જગત છે શું થાય છે ઉજાગર અવસ્થા દાદા કેવો શબ્દ બોલે છે એની પોતાની ગ્રસ્ત ની રોજ ડ્યુટી એનો જે કાચ્ય તો એ કાર્ય માં પેલી સ્વરૂપ અવસ્થા અખંડ ને અભંગ રે એવો ઉપાય એને માટે ચોવીસે કલાક પોતાના સ્વરૂપ થી રમણતા અખંડ ને અભંગ રે અને જોડે જોડા સંસ્થાન ને બધા કાર્યો બધી થયા કરે ભંગ ના પામે એમાંથી આ સંસ્થાન ના કાર્યો થી ભંગ ના પામે એવું કર્યું છે માણસવામાં આવ્યો છે શાસ્ત્ર માં આવું થયેલું હતું સંસારમાં રહેવા છતાં સંસાર ના કાર્યો કે ચોવીસે કલાકે રાત ના રમણ જાય નઈ કેવું કઈ સાંભળવામાં આવ્યું એવું તો ભગવાન વિશે આપડે સાંભળ્યું કે અખંડ સ્વરૂપ રમણતા રહેતી હા પણ જેવો કેમ થાય જ્ઞાન થતા પેલા નહીં એ કદી માર્ક પણ નહી થાય વકીલાત કરે તમે સાચું જુટું હોય તો વાંધો નઈ એવું એ કઈ જાત નહી ધંધો જુદો અને એનો એનો ધંધો જુદો અને આત્મા જુદો એટલે બે સ્વરૂપ થઈ ગયા ને ધંધા ધંધા વખતે અને આત્મા વખતે જુદો એવું સ્વરૂપ થઈ ગયા બે સ્વરૂપ થઈ ગયા ને ધંધા જુદો અને આત્મા જુદો ધંધા ની જગ્યાએ જાય ત્યારે રાવણ ને આપડે મંદિર જાય ત્યારે રામ એવું એવું બે સ્વરૂપ થઈ ગયા રાવણ થાય કારણ કે પોતે જુદા રહે ને વકીલાત કરે જતું ભાઈ વકીલ કરે વકીલાત કરે ને પોતે જુદા રહે તમારી ફરજો તમે છતાં એની ફરજ બરાબર ચોક્કસ ને બરાબર સાચી બરાબર ચોક્કસ રીતે થાય ને કરે છે तो तो, तो तो सारी है के नहीं तो नहीं तो तो रीते तब जा वसीन बरबा सारे आज ध्यान आती सुप्रीम कोर्ट चुकादाओ हाईकोर्ट ने बंधन करता गणाय वकील चुकादाओ एक चुकादो मसीलो चुका पैसा अपया कोर्ट ने पेलो चुकाद हाजर है पैसा लीधा बता આવી બધી લડાઈઓ તો અંદર ની ચાલ્યા કરે અને કોઈક પેલો પેલો વકી જીતી જાય તો પેલો બીજો ચુકાદો થવાળા અને પેલો જોઈ જાય એ કોર્ટ કહી દે કે આ બે ચુકાદાઓ છે એમાંથી આ એક કે છે આ બીજો આવું કે છે તમારે જે ન્યાય કરવો હોય તે કરવો એ તમારી ફરજ થી મારી નથી આવું તો દરરોજ થવાનું અને ખોટા કેસ લેવાની જો કઈ વાતન આવે જયારે તમે આ સ્ટેજ પર પહોંચવા માંડો ત્યારે નથી થતું અત્યારે હું એવું કરતી જ નથી અત્યારે મને આવા સંઘર્ષો કોર્ટ માં આવા પ્રસંગો બાર મહિના માં બાર ત્યારે બાર મહિના માં બાર પંદર એવું પણ થાય કે જયારે હું બંને કેસ મૂકી પણ અને ઘટ ચાલ્યા કર્યા એનું નામ જ એક બાળક તમારે બે કલાક પત્ર લાવી દઈશ ઉઠાવી દઈશું બે કલાક માં સંઘર્ષ ઉત્પન્ન થાય છે તમને નહીં થાય બીજું બધું જેવું છે બતાવી દઈશું બધું સમય રા આપતા મળતા રહેશો વસ્તુ ના રાખવી તો રહે ના રાખવી હોય તો એ આપણને રાડે નહીં આપડે લોકો ને મન પર તરે આ મગજ હતું બીજી બધી વસ્તુઓ મન તમને છોડે નહીં મન છોડે બંબાગે વિદ્યા મને વિદ્યા દેતે તા હું આ દે દિવાલ દે ઇસી પઝલ ઇટ સેલ્ફ પઝલ સેડ હો જા ફન હેઝ નોટ પઝલ ધીસ વન લેટર ઓન્લી સાયન્ટિફિક દરકમ પેન્સિલ આવી જ જાય તો દેખાય ફન હેઝ નોટ પઝલ ધ બાઈ સાયન્ટિફિકન્સિડન્સ તમારા એવિડન્સ જુદા હોય છે અને આ સાયન્ટિફિક એટલો જ તમારા માં કે દેખાય વકીલાઓ અને આ છે તે સાયન્ટિફિક હોય છે ગુહ્યા અતિ અતિ ગુહ્યાઓ સારા સંજોગો ભેગા થાય સારા કાર્ય થાય સમજે ઓનલી સાયન્ટિફિકન્સ લેવી જશે તે મોટા મોટા આવી જ દેતો કહો તમને આ ફેસ સત્તા તો બેઠા તો દે ફેસ આ કાઈ મત કરે આ કાઈ ફેસ બિચારા કે મત સરગરી એવિડન્સ થાય તા તમારી સાથે વાતચીત કરી શકો સમજાય છે લે કોડ હે નોટ સકિડિસ ધેટ ઓલ ઓન્લી સાયન્ટિફિક સરકુલર રિજન ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ સેલ હું જાતે જોઈન કહો કે પઝલ સેલ હોતે વિજ્ઞાન થી ભજન થઈ ગયું ભજન થઈ ગયું વિજ્ઞાન થી ભગવાન કર્યું નથી આત્મા નો વિભાવ એટલે આત્મા પોતામાં રમતો નથી ક્રિયાઓ માં રમે છે આત્મા પોતાના સ્વભાવ નથી અને બહાર भूगल रमे विभाव समझू स्वभाव भाव विषम भाव विषम भाव के विषम भाव विकारी भाव एने आत्मा ना विसर्भव जो कभी हो तो विसर्गव भेड़ सुधी रहे સ્વભાવ થઈ પડ્યો કેવાય શું ભાવે મોક્ષ માં પણ રે વિષમ બંને હોય ભાવ અને સ્વભાવ અને ક્યાં પેવું બંને હોય શું કયું બરાબર તો મોક્ષ થાય નઈ નઈ સમજાય છે એટલે આ વિભાવ નો અર્થ આપડા અત્યારે અત્યારે અવળો ચાલી રહ્યો છે સમજાય નહી નહી સમજાવવાથી વિભાવશે એ જાણવાનું હતું તેના કરતા વિશેષ જાણવું કે હા એટલે ભૌગોલિક જ્ઞાન જાણ્યું ને આનું કારણ સાથે અને વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે અંધ કહેવા માં બે સાથે જોઈન્ટ આપણે કર્મ કહીએ કહીએ ના એને ક્રોધ માલ મારેલો કહીએ હું મારું એમાંથી ઉત્પન્ન થયેલું છું પણ आत्मा गुण छोड़ तो आत्मा आगरी उत्पन्न आूटा पड़ी जाए ना तो शरीर म रहे आत्मा शरीर म रहेलो आत्मा रहे चूटो पड़ी जाए જો જેમ કેગીચામાં રોડ પર આર ના પત્તર નાખ્યા હોય રસ્તા પર બગીચામાં હારસ ના પત્તા નાખ્યા હોય અને એકદમ શેઠ થશે રાતે બપોરે સાઈ વાગે બહાર નીકળ્યા હોય ઉઘાડ પગે ઉતાવળ હોય ને છોકરું કઈ પડી ગયું હોય તો દોડતા દોડતા રોડ પર જાય દોડ્યા તો શું થાય ગરમ હોય તો આવી બધા બંગલા બધા માણસો પર આ પથ્થરા ગરમ ગરમ શું કાખાય છે પણ આ સૂર્યનારાયણ એ હાથરી છે ત્યાં સુધી ગરમ થઈ બેસે એની હાથરી ઉત્પન્ન થનારો ગુણ થતા ને લઈ જાય છે તો સૂર્યનારાયણ થશે એટલે પછી ઠંડા થઈ જશે એટલે આ બે ના બે ભેગું થવાથી વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયો ગરમી નથી વિશેષ ગુણધર્મ આટલા સાયન્ટિસ્ટ સમજ્યા અને આપડા જાણતા વિશેષ ગણું ઉત્પન્ન થયું અને જો કદી વિભાવ પોતે વિકલ્પ કર્યો નથી આ એનાથી ક્રોધ માન માયા લોકો ક્રોધમાન માયાલોગ નથી થયું શાસ્ત્ર માં શું કે છે તે આપને સમજાવવું ક્રોધ માન માયા લોગ એ પુજન ગુણ છે કે આ ચેતન ગુણ છે ના ગુણ આવે ને ચેતન ના ગુણ થોડ મારા ના હોય તો એમ થયું કે આ ભૂતગલ છે અને મારામાં રહેલું જે ચેતન છે તો આમ માર્યું જાણે ચેતન અને એનું જે રિએક્શન આ કે મારો હાથ ઉતરી જવા મારવા તો એના એ પ્રક્રિયા થઈ અને એમાં જે વખતે જે ઉત્પન્ન થયું તેને આપડે ક્રોધ કહીએ તો એ ક્રોધ કોનો ગુણ તો ગુણ એ નથી અને આત્મા ગુણ નથી એ વિશેષ ગુણ છે દાદા ભગવાન એ જે વિશેષ ગુણ ઉત્પન્ન થયું એ ન તો પૂજગરને લાગે છે અને છતાં એ આત્મા અને પૂજગર છે તો એ વિશેષ ગુણ કોને લાગ્યો એ આજે એ નથી પૂતગર નો કે નથી આત્મા નો છતાં પણ એ પૂતગળ અને આત્મા નું ગુણા જ્યાં સુધી છે ત્યાં સુધી એ ગુણ છે તો નામ વ્યતિરેક એટલે આગ્રહિકતાના છૂટે નહીં વ્યતિરેકુણ કે બે ના હાથ રાખવો એમનો પ્રશ્ન છે કે આત્મારો નથી કે પુતલ ના નથી વ્યુ તો પછી આ બંને સાથે ત્યાં સુધી તો આ કોને લાગે છે આ વ્યતિરેકુણ કોનો કેવાયા ત્યાં સુધી કોને આપડે કેવો હા ત્યાં સુધી કેવાનો હોય કેવું કે આ છે જ્ઞાની હોય એજ કેમ કે આ કુતલ નો ગુણ છે મારો નો આ અજ્ઞાની કુણ છે એવું કેવું પડે શું પડે બરોબર જ્ઞાની એનાથી મુક્ત થયેલો છે એ માન્યતાથી રાઉન્ડ દિલીપો થી તમારી રાઉન્ડ દિલીપ ગઈ નથી હું વસુધેન હું વકીલ છું ફર્સ્ટ સેકન્ડ રાઉન્ડ બિલીફ બેન થયું અને પાકીયું કેટલી રંગી છે રંગ બોલી પોતે ફ્રેકચર કરી શકો નહિ માટે જ્ઞાની પુરુષ ફ્રેકચર કરી આપે અને ફ્રેકચર કરી આપે તો એની જોડે આપે શું એને સમ્ય દર્શન રાઈટ બિલીપ બેસાડી દે અને સાયન્ટિસ્ટ ના થાય અને પ્રતિથી નિરંતર પ્રતિથી રેંતર હું આત્મા પીવું વૃદ્ધાત્મા સાથે આત્માની પ્રતિ વાળું પ્રાપ્ત થાય પછી એને પાછા પડવાનું જાય સાચું સમ્ય પ્રાપ્ત થઈ જાય આત્માની પ્રતિકિ વાળું પછી એને પાછું પડવાનું ના રેલો ભગવાન એ આજ્ઞા આપતા હતા અને અમે પણ પાંચ આજ્ઞા આપીએ છીએ કારણ કે આ બોધવી દીકરી પણ હજી એને રક્ષણ કરવાની જરૂર છે નહી તો સારી ખાશે લોકો અને પાણી એ છાંટવાની જરૂર છે સમાધિ ગાળો ભરે તો સમાધિ કોર્ટ જાય સમાધિ કોર્ટમાં ત્યાં પકડી ઘર જાય જેલમાં ઘર જાય આ સમાધિ શું ચોવીસ તીર્થંકર સમાધિ છે અંદરથી તમારે કહેવાય અંદર કોણ ચેપ ચેતન ના શક્તિઓ છે ખોટી થઈ ગયું હોય સમય લઈશું એટલે તમારું પચીસ હજાર બોલવાનો અધિકાર હતો આ તારી નો શું અધિકાર છે બોલવાનો અધિકાર હતો આચાર્ય શું અધિકાર છે અત્યારે અધોગતિ જેવું હોય એમનું વિરુદ્ધ બોલે જેને અધોગતિ પસંદ હોય એમની વિરુદ્ધ બોલે બાકી શ્રીમદવા મારો વાંચવામાં આવેલો પેપર આપેલો અભિપ્રાય છે મારો વાંચવામાં આવેલો જે કઈક સારો માણસ બેલેન્સ વાળો હોય મુક્ત મન માણસ એ તો એને લક્ષ્ય જ નહીં પણ વાંચવામાં આવ્યો એટલે જાણ્યો કઈ વાંધો પછી આ પુણ્યમાં જે ભેગા થયા પછી મને એમને ગ્રંથ આપ્યો બરોબર વિભાગ બોલી શકે હું બીજો મારી રીતે બોલી શકે આચારીઓ શા માટે કે એમની સાથે પેલું છું ગાડો બોલે બોલે તપાસ કરી ગાડા છે હોસ્પિટલ અને આ ભોજ માન માયા તો જાણે જીતી દીધા જીતવાની કોશિશ કરે પણ પ્રકૃતિ કે છે કે એની માતા સુધી પ્રકૃતિ ન બચાય तो ये सुझी यह, यह प्रकृति मता उदार प्रकृति कायम का मूँ प्रकृति प्राजाय पर प्रकृति ना प्रश्न मारो जो उद्भव तो एक वक्त धान स्वागत प्रिय काम तो जाने ये नहीं हो हो हो हो यो येवो रहे ये बदलवाड़े तो प्रकृति बदली सके खनुष्य मो मूल रगन અજ્ઞાની કોઈ મળી ઓછી ના થાય ખલાસ થઈ જાય પછી લાયક પ્રકૃતિ ના થાય એટલે આ જે વિરોધાબાદ પ્રકૃતિ લાવે તે ના થાય પછી લોકોને અનુકૂળ આવે એવી આરક છે અને જારક છે બંને સાથે છે અને આરત ના હોય એક જ એક હોય એટલે ઉડી જાય બરાબર છે એટલે એમને છે તે ના આપી દીધું થાય બંધ બંને હાથે છે નગર થી વધે ઊંચી એ તો પોતે જાણવાની કોશિશ કરે અંદર આત્મદર્શન કરીને પોતે જાણવાની કોશિશ કરે ને કારણે પોતાની પણ કોશિશ પોતે કાર છે કે પોતે એવું છે ને પ્રકૃતિ થી પોતે બધો પ્રકૃતિ ની ખબર જ પડે નહી કે મારી આ પ્રકૃતિ ખોટી છે કારણ કે અહંકાર છે એટલે સત્યાસક્તિ નો ભાર ના હોય બરાબર અને બુદ્ધિ છે તેને દુરુપયોગ કરે એનો બરોબર તમે કોઈ બરોબર છે શું બોલો તું તો દોષ એવું બોલો એવું બોલે દોષ ને પણ તમને દેખાતો અત્યારે તમને દેખાય છે પ્રતિકળ થાય છે બધું હા તેવું એ નીચા નોષ કરી સારો દોષ દેખાશે માની બેઠો છું એક અત્યારે કર્યો નથી કે કરો આ પુસ્તક વાંચ્યા પછી पर के पति शू कहते दीखा नहीं नहीं तो, कौन उपाय बीजा ना दोस्त दिखाई अरे કેટલા કારણ બીજાનો દિવસ છે જાણવા માંગે તો નહીં બીજા ના દિવસ માં પસાર નથી બુદ્ધિ હા મુદ્દે ને પછપાસ વકીલ ને પોતે આરોપી કેટલા દર શકા શ્રીમદ રાખે આ લેવલ આપી કે તું આ લેવલ થી માપી દે લાખ વર્ષની વાત પુસ્તક વાત માં એક અઠાવી દિવસ દેખાય ને કપડું શું થઈ ગઈ ખોટી નું ખોટા બગાડો છો કોઈ લોકો બગાડો છો તમારું બાપ નું શું થાય પ્રભાવતે પુસ્તક ઉપર લખ્યું છે એટલા માટે શું લખ્યું છે આ ઉપરથી લખવાની જરૂર અંદર લખવું છે ખોટું બગાડ્યું આવું પૂછ્યું અંદર લખવું હતું ને આટલું બધું પુસ્તક માં પોનો હતો ને તમે ઉપરતા આવ્યું કારણ કે જે હું શું કેવા માંગુ છું હા ભાઈ ભલે કે છે નરસુ સાહેબ કેવા માંગો છો કારણ કે જે ઉગાડી જ નહીં ઉગાડી જ અને ના જાણ્યો હોય તો ભાઈ માથાબોડ કરી આવું મોટું બધું માથાબોડ ભાઈ કરી શકે ના જો ત્યાં હાથમાં જાણ્યો હોય ઉડવાની જરૂર નથી અને ત્યાં જાણ્યા ના હથમાં ઠગડ કરી રોની ના શબ્દ એક સતુર ને શોધીને તેના તરણ કમળ માં સર્વ અઠો પછી વચ્ચે જ્યાં પછી જો મોફ ના મળે તો મારી પાસે ગેરંટી આપનાર કેટલા માણસો ને આ અવસર હા ઉસેલ કેટલા પુરુષો થઈ ગયા ભલે તો નહી તો માથા ભૂલકા કરે તો લોકો મોડે ગયેલા મોડે કરવા માટે ગયું છે સજા ના આવું ગયેલું છે અંદર ઉતાવળવા માટે પોતાના જીવનમાં એને ઉતારવા માટે અમલ માટે આચરણમાં અમલ માટે હા પણ આમાં જે ઉતારવાનું છે એમાં પુસ્તકમાં એક જે સાત તત્વ છે એ ક્યાં મૂકવાનું છે